નુકસાનક નથી વાસે ને વ્યક્તિ ને બધું પાછળ શક્તિ વાળું છે બુદ્ધિ આ બગડી ગયેલી છે ખબર ના પડે નથી આજે સમજ રહેશે ખાધો ને બેટા એ તારું નઈ ખાવાનું એટલું બધું ઓકે એમાં અગ્નિ તત્વ હોય એટલે ફાયર સાવક બહુ ભૂખરના તો થઈ જતી કે તો ના કે પે પતત જક્ષી ના કરે બીજું બે ઉજામ જેવું દે બીજું ચાર ગાવ કરે બે દિવસનો હોય તો ના ભલે બગળેનું તો નઈ ખાવાનું તાકરી દાદા હરી હોય હા ચાલે આમ તો ખી ના કેલ હોય બરાબર ના ના ઓર બી તો તારું સારું સારું લાગે એમ કરીને ખાય સારું છે સરસ છે ગરમ થાય ને ત્યારે પાયર હોય સારું કેવા <laughing> <laughs> <sharaj>, ના એટલે કઈ લોકો કઈ નુકસાન કરતું નથી નુકસાન કરતો નથી પસ્યા નહીં પછી લોકો હું હજુ પોક ડાય છે એવડે છે ભાઈ પ્રક્યાતિ છે બીજી બધું નાખું થાય ત્યાં કરો ના થાય ઉભા ના થાય તેલમાં બરાવેલો તો કહે ને ત્રણ કલાક નો અંદર નો ફરકતા હોય છે બુદ્ધિ બુદ્ધિ અખલ છે ભાઈ આ તો ખબર ને એવું કેળખ છે એવું શીખવાડે ની લોકોને કેવાય બધા એ જ રંગ ના જીવડા આવીને બેસી જાય છે રાત પછી ને રાત્રે રાત નું સવારે જંતુઓ સિવાય એટલે ઓમ નમો સિવાય એટલે શંકર ભગવાન પછી આપણે કીધું કઈ કલ્યાણકારી પુરુષો એટલે કલ્યાણકારી એટલે કેવા કલ્યાણકારી બધું સારું સારું કરે એવા લોકો કલ્યાણ સારું જ્ઞાનીઓ ખાલી જ્ઞાનીઓ કલ્યાણ માંગવાલ્યાણું ઉ�઱઱઱઱લ ાીલ ાલેલેલ૱ તમારી જે મોટલો ચા છે એની પર કોલ મોકલે છે બધા ઘણા કોને શીખવાઈ લાયા છે ભગવાન મોકલે છે એવા ભગવાન નથી ભગવાન મોટો હાથ નહી ગાલે अरे तो केवल ज्ञान स्वरूप दशा भूमिका दीदी पहची शायद नहीं मे જ્ઞાની પુરુષો એકલા જ એના પરમાણુ છો પરમાણુ સાધો જેવા જન્મ ને આયુષ બૌ મોટું લઈને આયેલા તમને નામ હબર્યું હતું શ્રીમંતો માં તમે જૈન છો તારા હાર ના કમાવો એનો પ્રતિબોધ ના આપે સારું કરો ખોટું કરો એવું તેવું ના કે શું નામ તો હર ભાઈ રાજુભાઈ રાજુભાઈ ખરેખર રાજીભાઈ છો રાજુભર શું નામ મારું કેનાર કોણ છે તે તમને સમજાય મારું કોણ કેતા ભાઈ ને સમજાઈ શું કે છે અપમાન કરે રાજુ ગુ થઈ જાય હાથમાં થ અપમાર કર ના થવાનો હોય આત્મા થવું જોઈએ ને આપડે આમ તો રાજુ એટલે હું કોણ છું એ આત્મા છું એ આત્મા નો રિયલાઇઝ કરવો હું કોણ છું જાણવા માટે શ્રીમદ સ્વામી એ કાર્ય કરાવતા જીવ માત્ર ખોળે છે હું કોણ છું એટલું જ ફળે એ જાણે એટલે પછી દુઃખો બધા બંધ થઈ જાય દુખા સંસ્થા નો દુખે નહી પછી પંથ ચાલે છે કોઈ સત્ય સાહેબ માને છે કોઈ બીજા માં કોઈ બ્રહ્માકુમારી સ્વામિનારાયણ છે તો કે માણસે કયા પંથે જોવું જોઈએ ના બધા પંથો છે ને બધા પંથો છે એ રસ્તા જુદા જુદા લોકો પકડ્યા ધર્મ એ સાચો ધર્મ નહીં સાચો ધર્મ તો હું કોણ છું જાણવાનો એ રા જાણવાનું મળે ત્યાં સુધી કોઈને ગમે નહી દરેક જીવ સુખ જ કોલે શું કોખ ને માટે શું રસ્તા કરવા તારે શીખવાડે બધા પગ દ્વારા કે કઈક સારું કરો લોકો નું સુખ આવો તો તમને સુખ મળશે એ બધા પંથવાળા શીખવા લે એ પોતે એવું કરે ને બિજા રે એવું કરે બરોબર એટલે એતો સુખ દુઃખ નો અહંકાર ને ઉભો રહ્યો અને કોણ શ્રી ના જાણ્યું એટલે નિવેડો ના આવે આ સુખ દુઃખ નિવેડો ક્યારે હું કોણ શ્રી જાણતા નિવેડવા બાકી આ બધા ધર્મ તો રિલેટિવ ધર્મ છે સમજો ને એ પુસ્તક પુસ્તક માંથી વાંચી દે આપણને કેમ્યા એ માર્ગ દેખાડે આપણને સમજો ને પણ હું કોણ છું માર્ગ છે ખોરા છે હું કોણ છું એ બધા ધર્મ ખોટા કોઈ ધર્મ હોતા નથી પણ લોકો પૈસા ઉઘરાવવા માર્યા છે એટલે ખોટા થઈ પડ્યા વેપાર કર્યો છે ને બાકી ધર્મ તો બધા બધા હાર ઉકરણ કે ખોટું કરવાનું નાખે नहीं कोई भागा नहीं कोई पे नहीं आवे आवे स्वामी ये ये है धर्मवार एक संवसारिक जीवन अमेरिका जीव रहे આ સંસારમાં અમે જીવો બધા ભટકી રહ્યા છીએ કેટલા હજાર જે તારે જ્ઞાની મળે જ્ઞાની મળે નહી આ બધા ગુરુઓ મળે પણ જ્ઞાની ના મળે ગુરુઓ તો આપણને માર્ગ બતાડે આપણને પણ જ્ઞાની ના મળે જ્ઞાની આપણને બધું ને ને ને અવધિજ્ઞાને ગુરુઓને ચિંતા તમારે જે પૂછ્યો બધું પૂછાય જ્ઞાની પુરુષ દાદા ભગવાન હું નથી દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે ને તે દાદા ભગવાન છે આ તો જ્ઞાની પુરુષ છે શું છે એટલે હું હોવું છે દાદા ભગવાન કારણ કે દાદા મારે ચાર દીકરી ખૂટ મારી પૂરી કરી પૂછવા ખુલાસા મળશે જ્ઞાની પુરુષ એટલે બધું હલની ઓબ્ઝર્વેટરી કરાય જે પૂછ્યું એટલે ખુલાસા એક વાર આ દુનિયા કોને બનાવી જાણે જાણતા શું કે છે ભાઈ દુનિયા કોને બનાવી તમે કહો છો દુનિયા કોને શું આપડે આપડે બનાવી તમને તમને શું લાગે ભગવાને ભગવાન ભાઈ ને बनाई, भगवान बना भगवने बना तो पुरुष बाकी कोने ख़बर आप कही चार बना रहे बनाई भगवे तो थी गे क्य बनाई खबर नरुआत तो थी गी बनाए शुरुआत थी थी અનાદિ અનંતની શરૂઆત સમજો પડ્યું બાકી ભગવાન ત્યાં મેં પૂછ્યું ભગવાન ક્યાં રહે છે ઉપર ઉપર કોઈ બાપો રહેતો નથી ઉપર તો બધા ફરી આવ્યો ઉપર તો કોઈ બાપો ને આકાશ છે બધું ફરી આવ્યો જો લોકો આશાને આશા ખોટી આશાને બેસી રહ્યા અને ભગવાન કેમ ચાલતું વારો જાણે એવું બધા કયા કરે જાણે એવું બધા આવો બે ભાઈ પૂછે છે કેમ કે છે કે કૃષ્ણ ભગવાન છે એ જ પરમ પરમ બ્રહ્મ છે હવે એની ઉપર કોઈ તત્વ છે જાણવું છે કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન ભગવાન થવાની છૂટ બધા છે કોઈનું લાયસન્સ નથી કે નથી કૃષ્ણ ભગવાન નું લાયસન્સ કે નથી મહાવીર ભગવાન લાયસન્સ નથી ઋષિદેવ ભગવાન નું લાયસન્સ તમારે જો થવું તો તમને છૂટ છે આ વિધાઉટ માય ઇટ ગોલ મમતા મમતા જતું નામે ભગવાન થઇ જાય શું કરું લઈ રહ્યા છે અને કોઈ ઉપરી નથી તમારું ઉપરી કોઈ ભગવાન નથી ઉપરી ભગવાન તમારું સ્વરૂપ છે તમારું સ્વરૂપ જ ભગવાન છે તે સ્વરૂપ ના જોઈએ દોડાવો પેલો નામ લખી દે નંબર લખી દે પછી અહીંયા આવત તમને ખબર પડે કે મારા હારું આવ્યો પોલીસ વાળો હોય તમે આવતા હોય અને તમારે રસ્તો ચૂકી ગયા રસ્તે ચડી ગયા પોલીસ વાળું ઉભું કહ્યું ના રહ્યા એનું નામ લગી લીધું અહીંયા આવે તો તમને ખબર પડી ને તમારો હારું આવ્યો હે તમને કારણ ભૂલ કરીને માટે ભાઈ બેઠો ભૂલ થઈને કરીને માટે ઉપરી થયો ભૂલ કોઈ કરો નહીં તમારે ઉપરી કોઈ છે જ નહીં सुखी बुल, थे <laughs> दर्क जन करे भगव करे भूल तो दरे करें जवाबदारी नहीं रहती करता छूटी जाए, करता जाए। करे लगे नही छूटी जाए <laughs> બેન પૂછી ને ભગવાને ભૂલ કેમ કરેલી રામે ભૂલ કેમ કરેલી એમ રામે સીતા ને બધી કઢી મૂકી ને સીતા સતી હતી છતાં પણ એને કઢી મૂકી ને એમ ભૂલ કરી આવું કરવું જોઈએ ભૂલ કરે ને તમારે તમારે બૂમ પડે તમારા નામ નહી કૃષ્ણ ભગવાને ભૂલ કરે તો કૃષ્ણ ભગવાન નામ નહીં બૂમ પડે ભૂલ તો ભોગવી જ પડે આપડે તે તે થોડા છે મોક્ષ લઈ જશે आपना चेंगे। चेंगे। से, से। आपना आत्मा बीजू परमात्मा जम कृष्ण पर ब्रह्मे ब्रह्म तो आप अंदर परमात्मा पर ब्रह्म है के जुदू जुदून आत्मा परमात्मा जुदू जुदूँ एक मस हो गोटो शेठा गाम हेल्प करता मदद करता कोई शांति आपता एस रात्री जमता थोड़ा आप पीता हो तीन पची जमीन पी आराम करता हो પણ એક દો મિત્ર આવ્યોગ પી દીધા પછી શું થાય તો હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ એવું બોલ્યા શેઠ નું પોતે નહી બોલતા એ પીધું છે અમલ ચડ્યો અમલ પછી ગામના લોકો આવીને શું થયું હા પછી સમજી ગયા પીધું લાગે છે અરે એવું ક્યાં સુધી બોલશે નહીં પછી ત્યાં દે તમને પડે ને એવા દારૂ ચડ્યો છે એટલે ત્યાં છે હું આનું બનાવી છે મારે ધવાન ધવાન કર્યા ઉતરી જશે એવાનું એટલે લાગે પડી જશે ભાઈ પૂછે છે જૈન ધર્મ તમને કેવો લાગ્યો કેવો લાગ્યો जैन धर्म लगे जैन धर्म सिमंदर स्वामी एट्ले जैन धर्म न तीर्थंकर तरह के अभ्यास जैन धर्म नो तेटू मानो हमें बढ़ो अभ्यास कर એ લોકો એ છતાં વિતરાગોને માન્ય કરેલા છે વિતરાગોને માન્ય કર્યા છે અને બીજા લોકો પણ તેથી કરી જેનાથી આ જે તીર્થંકરો થઈ ગયા ભગવાનો થયા તે જૈન ધર્મ ના કહેવાય એ તો વિતરાગ ધર્મ કહેવાય નિષ્પક્ષપાત પક્ષપાત मीर भगवान सिमंदर स्वामी जैन न देरा बीजे ना मे ये तोरे हमझे लग તો તમે એમ કે માનતા હોય તો એના ક્રિયાક્રમ એની જે રીતિવિધિ જે છે એમાં માનો કઈ કેમ પણ ભગવાન નિષ્ફળ પાતી હોય ભગવાન વેદાંત ના એના હોય કે જૈન ના એના હોય છે ના હોય ત્યાં પાડેલા જયારે જ્ઞાની પુરુષ અમે ત્યાં નિયમ બધા પાળેલા અત્યારે નિયમ અમારે ના હોય અમે જ્ઞાની ને અમારો નિયમ ના હોય કોઈ પણ જાત નો નિયમ ના હોય દેહના માલિક તરીકે ના હોય નથી કોઈ દિવસ આવે નહી તો મોક્ષું તેના માટે બરોબર નથી બાકી અહી પુણ્ય બાંધવું હોય તેના માટે પુણ્ય બઉ બંધાય તો મોક્ષ માટે કયો રસ્તો અમદાવાદ ની અંદર બધા ધર્મો જૈન ધર્મ મુસ્લિમ ધર્મ સ્વામિનારાયણ સાધુ સંતો હોય અર્થ નથી ફક્ત વેદાંત ધર્મ ને જૈન ધર્મ બે આત્મા જાણવા કહેવાનો અધિકાર છે બીજા કોઈ અધિકાર નથી બીજા કોઈ કહેવાનો અધિકાર નથી જૈન મુનિ ને ત્યાં પહોંચ્યા એવું નથી તો કે આપ અહિયાં આવ્યા છો ને આ બધું જોયું એનું તો કે તમે શું વાંચો છો એ વિશે જૈન મુનિ કે ચંદ્ર વસ્તુ જુદી છે शास्त्र जुदो जैन मुने तो के चंद्रो घर आक कोई बीजा जगह बहु लखेल मोनिका हाथी कहमू अहिंसा मुख्य वस्तु अहिंसा अहिंसा मुख्य वस्तु प्रश्न प्राणी मा जीव जंतु तो तब एक जीव ने बचावा हजार जीवन मरी ना के बचावा जाओ પોતાની જાતે નહી કરી શકતો માણસ પ્રેરણાથી કરે સાથી સંદાસ જવાની શક્તિ નથી આ વર્લ્ડ માં કોઈને સંધાસ ખબર પડે કે મારી શક્તિ નથી આપડે કપડું ફાડીને વિચાર કરવા દઈએ રસ્તામાં જીવડા મરી જશે એ બધો વિચાર પોતાનું સર્વસ્વ લોકો અને મોક્ષ ધર્મ ની વાતો અહિસાણ કરી શકે જે આપણા હિન્દુસ્તાનના ધર્મો છે તે બીજા કોઈ બાર વારના અધિકાર જ નહીં મુસ્લિમ ધર્મ કહે છે કારણ કે તો હિંસા ઉપર એમનો ધર્મ છે બધો ખાય પીએ બધી હિંસા કરીને આપણા લોકોને એકેન્દ્રીય જીવ એટલે આપણા વનસ્પતિ આ એટલો જ જીવન બીજા કોઈ જીવને નહીં તો આ લોકો એમ કે છે મુસ્લિમો પુરાની શરીફ એ લોકો તો એ લોકો છે કે એ લોકો છે ખરેખર કુરાની શરીફ માં તો આપવામાં આવી જ નથી એમ કે એ બાબતમાં તમારું શું મંતો ભરી જવા એવું હોય ત્યાં આગળ એવું જોઈએ એવું કહ્યું છે ત્યારે બધા દુરુપયોગ કર્યો પણ અપવાદ આપ્યો છે આપડે અપવાદ નથી આપ્યો આપણે એમની ટીકા ના કરી શકીએ ખાય છે આપણા લોકો ખાય છે ના જવું હોય મનુષ્ય માં આવવું હોય ચાખ આ આપણા હિન્દુ લોકો માં પણ પંજાબી બધા ચુસ્ત ધર્મ માં એ લોકો ને વાંધો ન આવે પણ જેને જવામાં વધો હોય ચાર પગ થવાનું ના ગમતું હોય તો ના જાય ચાર પગ થવાનું હોય ચાર પગ વાળું ના હોય તો ના ખાવ આપે તો હમણાં કહ્યું આપડો આત્મા છે આપડે ઉપરી કોઈ છે નહી આપણે મરી દઈએ પછી ગરી કરવું ના પડે કે અંદર ગરીબ થઈ જાય એવું હા આપણે મંસાર નહી નાખીએ એટલે મૌસા ઉપર છે એનો કોઈ પાવર જ નથી આ કોઈ થઈ જ નથી ગયા કેમ્પા ગીતા પરિ દુનિયા એટલે કઈ છે એ કૃષ્ણ એ કે કૃષ્ણ એ અર્જુન ને બોર્ડ આપેલો છે એને એનું કેવું છે કે ભક્ત બધું જ્ઞાન થઈ જાય દાદા ને બધું જ્ઞાન થઈ ગયું તો એ બ્રહ્મ બની શકે પિતા મેં પર બ્રહ્મ હું છું ભક્ત જો મને પામે એટલે સાચી હિસાબ એનું એ થઈ જાય તો તું બ્રહ્મ માં મળશે મને નહીં એટલે અર્જુન કૃષ્ણ ની બની ગયો અર્જુન ભગવાન કહેવાય અર્જુન ને આપણે ભગવાન તરીકે પડે લાગીએ તો કૃષ્ણ તરીકે એનામાં ડિફરન્ટ એવું પીટા છે जे म के गीता कृष्ण तो जुदाज थे पर ब्रह्म थे आजा ब्रह्म ज्ञान आपने બ્રહ્મ ને પરબ્રહ્મ દ્રહ્મ થઈ ને પછી પરબ્રમ ને આરામ થાય દરેક માણ ને છૂટ છે પર બ્રહ્મ થવાની કોઈ ઉપરી આ દુનિયામાં કોઈ ઉપરી છે નહી અને ઉપરીને ભજો તો તમે તે દશા થો શું એટલે આ બ્રહ્મ થાય પછી પરબ્રમ થવાનો અંદર હેન્ડ નથી અને આપડે અંદર હેન્ડ અને અંદર હેન્ડ નો શોખ હશે ત્યાં સુધી ઉપર परिचय पावर खो ने सर्वधर्म तब समझ करिए क्या धर्म थोड़ी जान क એક જ ધર્મ માનો પોતાનો જે ધર્મ છે એ જ માનવો પોતે જે હિન્દુ ધર્મ માનતો હોય ધર્મ માનવો એમ અમારો સિ કે આ જે ધર્માચાર્ય છે ને બધું બાફી નાખ્યું છે આપણે ચોપડવાનું પી ગયા પીવાની ચોપડી સ્વધર્મ ને આ પરધર્મ નો અર્થ શું છે કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે તું તારા પરધર્મ છોડી દે કે છે અને સ્વધર્મ ગ્રહણ કરે સ્વધર્મ એટલે શું આત્મધર્મ કયો ધર્મ આત્મધર્મ અને આ પરધર્મ એટલે દેહ ધર્મો દેહ ધર્મો એ તું છોડી દે અને આત્મધર્મ ને સ્વીકાર કરે એવું કહેવા માંગે તેને બધે લોકોએ આ વૈષ્ણવ ધમથુખી દેહ્યો એટલે લોકોને આગુ પાછું થવા દીધું નહીં આપડે હું જોઉં છું તો આંધે વાંચ જો વાંધો જુએ છે ના વાંચ જો કોણ વગેરે છે જીતતા છે ને આપેલો કે ભાઈ અંદર હું કરું છું હું કરું છું હું કરું છું પર ધર્મ છે તું છોડી દે કે મેં વિચાર કરવાનો બુદ્ધિ છે ડિસિશન લે છે નિશય કરે છે ત્યાં કે મેં કરવી અહંકાર કાર્ય કરે છે કે મેં કર્યું એટલે પરધર્મ જે છે તે હું કરું છું તો ભાન છોડી દે અને હું આત્માનો આત્મધર્મ એટલે જ્ઞાતા દસતા પરમાનંદી એ તું તારા ધર્મ શું આ બધા શું કરી રહ્યા છે ગપ્પા ચાલશે ગપ્પા કઈ ચાલે બે ધર્મ એ ધર્મ કેવાય સમજ ને બે ધર્મ એના ચીજ છે કૃષ્ણ ભગવાન મુખ્ય